આપડે પેલા બાબુભાઈ ગયા હતા ને એના પેલા બને રમેશભાઈ આટલા બેઠેલા હતા મારો દોસ્તાર હા એમના કાકાભાઈ થાય ઠાકોરભાઈ ને જમાય થાય છે આપડા વાળા મારી વાત કે પૂન ની વગર નીકળે એનું પૂન પાક નીકળી ગયો શબ્દ મોડું કે છે પૂન કેટલું પૂન હોય બધા તમે એમને કહ્યું કે મોડું ધોઈ આવ પણ તમે પાછું બીજું એમ કહ્યું પાણી આવતું હોય તો પ્રશ્ન છે કે તમે નસીબ કહ્યું કે નસીબ થી પૈસા આવે છે તો ક્યાં નસીબ પાછું એને નસીબ માં એને આવવાનું છે એને એને ગવન કોણ કરે નક્કી કોણ કરે સંચાલન કોણ કરે पैसा गई अपना नसीबाले नुटरप्यूटर तेज पांच हजार आप क्योंकि जाए पुसार्थ कर આપતો હોય તો મારી પર હતા પચીસ ડોલર આપી દેતો એવું થાય ને ભલે અપાયા નથી પણ તે થયું પુરુષ કહેવાય તે ફીડ માં જાય ફીડ માં જઈ ભેદ તમ સમજ સમજ अपने खोटू तूत चाला वेलो उठी गये आ प्रार्थ तो ते ते ते प्रार ते प्रार, प्रार। प्रार तब चंद्र तक आई पुषार्थ करी બેં એટલે દેશ માં નહીં પડતા ખેતીવાડી ને ફોન નહીં કરીશું કરો કઈક બેંક પ્રારુભાઈ જન શક્તિ ને શું કરવાના હતા તેગાડી દે પેપર બગાડું દેખાડો હોય તો દેખાડો કેમ કે હવે કાલ થી અમે ઘેર જ બેસી રહીશું મોટર પર એક હજાર બે હિરો એક હજાર રૂપિયા એક જગ્યાએ જગ્યા મોટા બેસી રહ્યું <laughs> <laughs> જો તું ઊંઘી જતી હોય ને તો તારે રોજ ઊંઘા ની મહેરા આઈ જ જાય પણ કોઈ નથી આવી ખબર પડે છે ઊંઘાઈ મારી કોઈ સત્તા નઈ તો નથી આવતી તારે ખબર પડે ના પડે અને ઉઠવાનું તો મોહન એટલે નાચ્ય તું જે હાથી ધોયા પછી ભગવાન ત્યાં શું કર્યું કલાક કલાકો કમ નો મસ્ત તો શું નહી કશું અને બહાર ના કહી દઈશું મેં કહ્યું તમે બહાર કે છો ને તો લોકો પછી ભાઈ જતો ને હા સ્ટોર માં કઈ રવા નહી દે એટલે સ્ટોર માં કશું રવા જ ના દે લોક ભગવાન ક્રિએટર નથી આવ્યા તમારું શું મોર લોટ એ છે બોટલ બટન બોટલ છે બોલાવતા નથી બેઠા બેઠા પુરસાદ કરતા નથી બોલાવતા છે ને હા કેમ બોલાવતા બેલાવ બોલાવતા નથી અહી આવ કેમ કશું કરતા નહિ કરીએ તો ના આવે દાદા આવે પૂછાર તો આ કરવાનો હતો પૂછાર્થ કરો કોણ મોકલે છે કો મને ખરું ગપા છે બોલો બોલો ગપા છે કોઈ તો મોકલેજ ને કેમ કોઈ તો મોકલે ગપ્પા નથી આ જગત કાયદેસર નું જગત છે ઘરક આવી જતા ચિંતા કરવા લાગે છે મોહનભાઈ એમના બધા કામો કેમ કે પૈસા પણ ઘણા ગુમાવે बराबर ने कमने गुमराव छ महीना पैसा गुम्ह तो यू के करते गुमे गुमे कम नहीं सुब આ ગુમાવે પોતે ગુમાવે ખરો કોઈ માણસો તે છે તે તમારો કરેલા કર્મ નો ફળ છે અને ગુમાવો છો તે કરેલા કર્મ ફળ છે જે કમાવો છો પુણ્ય કર્મ ફળ છે છે બેન મોકલી મોટી બળો થયો હોય પાણી જેવો થયો તો આપડે લોકોને કાગળ ખોજે કે તમે છોડીને જન્મ આપજો એ તૈયાર જ હોય આપણને એટલું જડે નઈ એટલું જયારે જ સામાન છે જડે નઈ ફક્ત તો તરત જતા ને જડી જાય તરત પાસડા કરવા છે કે વોંકા રાખવા છે પાછડા કરવા છે હા ત્યાં પાછળ આવ્યા હું કઈ એને તેડી ને આવજો છે ને આ કડવી નઈ બઉ મીઠી દવા છે આ દુનિયાદારી નો પ્રેમ એ પ્રેમ નહિ આ તો બધી આશક્તિ છે દુનિયાદારી પ્રેમ જોયો કોઈ જગા એ તો ભાઈ આશક્તિ મારી બેગ મૂકીને તોફાન ચારું કરી લાળ લાગે છે કઈ ના આવું પડી તને તું કેમ આમ ઠંડો નઈ થઈ જાય મારી દાદા ને એવું કૃષ્ણ ઠંડા પડી ગયા લાગે ત્યારે ત્યારે જોઈતા દેખાડું રાતો જીતો કરું જે માગો એ આપવા તૈયાર જે માગો તમે માગતા ભૂલો આ દુનિયામાં તમે માગતા ભૂલો એ બધી માગવા આપવા તૈયાર ભગવાન સર્જન હાર નથી એ બધું કોણ કરે કયો હાથમાં ડિસાઇડ કરે મારાગવાન સર્જનહાર નથી દાદા કે जे नवो दे आ, देह जन्म ले तो आत्मा खबर पड़े क्या देहरे क्या आधारे देह मे बता कर्म हिस आत्मा पहले ऐसी खबर हो आ क्या देह आ ઉત્તર માં જતો હોય તો લાખ રૂપિયા છે અને આ બીજી બધી છે ક્રોધ માન માયા લો જે કરો છો એ બધા પુરસાર્થ છે સહેજ ભાઈ કરો છો ખરા થઈ જાય થઈ જાય क्रोध मान मैलो शरीर क्रोध करने क्रोधों प्राप्त नुकसान करे तारी क्रोध करो शु कम सुख तो, तो, तो, तो, तो संवसारी चीजों प्राप्त थे भाई नी ક્રોધ નહી કરવાનો હું તો લઈ જવા શું એ ત્યાં મોક્ષ લઈ જઈશભાઈ ને વાત જ ખબર હું કોણ છું એનું ભવન થવું છે આ છોકરો અત્યારે ભોન છે ને અત્યારે અત્યારે એને બધા કપડા ખાઈ લે તો એને કશું હશે ના ખાય નાના બાળક ની વાત છે અને તને તો શું નામ તારું મહેશ મહેશ તને તને એમ લાગે મહેશ ને કે છે મને કેતા નથી એવું થાય તારે જ્ઞાન થયું કેવાય હું તું તાર મહેશ એમ કેવું પડે હે તારો માખું છે તાર કેતા છે કે 40,000 હા એવું કેટલા માણસ દાદા દુનિયા નો હથાય પુરુષ વર્લ્ડ ની હથિયાર બુદ્ધિ નથી પુરુષ બુદ્ધિ એક સેન્ટ પણ બુદ્ધિ નહી બુદ્ધિ નહીન્ટ અને તું તો બુદ્ધિ વાળો બુદ્ધિ નથી એવી તમને સમજાય મારા માં આવે અમારામાં બુદ્ધિ નથી લોકો અમને ગાંડા કે ગાડા કેમ થયા તમને તો મારે ઉઠતા કે બધા ને બુદ્ધિવાળી થઈ ને અમારા નથી એટલે કહીએ છીએ એવું કેવું જન્મ લઈએ આપડા આપડા તોના બધા જ્ઞાનીઓ છે ને બધા બુદ્ધિશાળીઓ બુદ્ધિ નથી મળે હું શું મળે આપડે ના કહીએ થયા ગાળો પડે બુદ્ધિ વગર કોઈ ભાઈ નઈ થાય નહિ કોઈ નવરો ના ભાઈ બુદ્ધિ શું દેખાડે તે જોવા થયો બુદ્ધિ શું દેખાડે profit and loss profit and loss profit and loss hamare profit hai loss hai nahi se din yeah not interesting in this i can't understand most of it dada am gay samajh hi sakta nahi em bujha bujhaati nahi aade inne tumhe મેુર થી છૂટા પાડે છે એ દાદા રિલય કરે બિલકુલ હંકાર ખરાબ થઈ જાય બુદ્ધિ ખરાબ થઈ જાય હંકાર ની બુદ્ધિ બે હાથે ખરાબ થઈ તોડી નાખે એને તમે મારો કર્યો બુદ્ધિ જ નહીં કાઢે પોતા પણ નહીં પોતા પણ નહીં એટલે આ મને ઉશકીલ લઈ જાય પોટલા પેટ જણ પોટલું સીધ લઇ જાય ને મારું બારા પડકાર નઈ દરિયા નું જોયા ભાઈ સમુદ્ર નો રાત ને દાડો દાડો ગયો એટલે રાતે આવે રાત ગયે એટલે એમાં ચારું નાની આ કૃષ્ણ ભગવાન તૈયાર થયું वातावरण बढ़ फेर वातावरण चेन्ज करवा जरूर सुन चेन्ज करने हम्म मन आनंद मै तार बहार आनंद मन ये जाए बीत जाए અને કાગડા દાવતાય તો આવી બે એસબેન આ તારા પોતો એ કે નાવ તરી બેટા જલના 31 અમાર કે હા અમાર છે સાંજ ઉપર આ બીજા નો થોડો ધંધો આપવાનો ને જેસમે લેતા ફા સુએ જસમે લેવાનું ભાઈ જાય આ વિજ્ઞાન જબરું છે ને વિજ્ઞાન કશું તેrna આ તો પહેલંત જ્ઞાન આજે થઈ જાય નો શીલે મુ આ રોજ પોયરો જબલી મેલેલ તરા ચાલે ગાડું એક બે કલાક વડે ને ખુબ ગાળ મારે જતો કે ચાલતા એ પોરા છે ને કોઈરી છે એવું બોલી ને તને આ જ્ઞાન ભલે જાહેર થઈ ગયા ને તો ઉભો ના રહ્યા બાબુજી કઈ ઉભો કોઈ જ્ઞાન ને લીધે બધા ઉભા બઉ નાનો દેખાતો બહુ મોટો થઈ ગયો અંદર થી સારું દાદા ને સિન્સર કઈ રીતના રેવાનું બાળકો અને એ અમલમાં કે નહી બનતા કે અમલમાં એ કારણ કે એમને કેવું ના કેવું એવું મનમાં હોય નહી પછી કે અમલમાં પોતાના હાથ ના છે એમ એજ કે દાદાજી કે અથવા તને ક્યાંક દેશમાં તો કરો તો તમે કોણ એમ કે બે કાતું બોલાવા કૃપા ભાઈ શનિયા પાલું તે ક્યાં છે એમ પરદગલા પતી જાય છે તે પાર્ક ગેમિટ માં જઈ જાય ગેમિટ માં કુવા કરમ ખેલેવાય કોઈ પર તો તો ગડિયા કરતાય સારું છે પરસમ ન થતા વર્ષો પણ ન થતા આ કેડી મીની માં જ છે કદાચ નક્કી નઈ હે તો મારું લી જાય છે હાલવા ની બેકલાવા કેટલી વારે પછી કાયમ નઈ પણ મોસ્ટ ઓફ ધાઈમ રેમ કાયમ નઈ પણ મોટે ભાગે રે ફર્યો તો એક મહિનો જોડે ફર્યો નહીં મહિને ફેર્યો તો નંબર લાગવાનું કર્યો ખબર નઈ અંદર કેટલા છે ઘરનું જમે ચરા ુ બેન પૂછે છે કે જેને ગુજરાતી ના આવડે જરા ઓછું સમજાય ગુજરાતી એ લોકો ને જ્ઞાન માં જ્ઞાન નું થોડું ઓછી આવશે મન ના થાય લાગ્યા કાકા ખુશ થઈ ગયા છે બાબુજી એ હજાર ડોલર આપ્યા એ ઘણો ખુશ થઇ ગયો લાલચ જતો શું સમજો ને આપડું નસીબ હોય તો કશું લઉંક નું કશું લેવાનું ત્યાં નહિ ચોરી ચપાટી થી એમ કે <coughs> आप पूजा શું લઈને કારણો દુઃખ થાય આપડા <laughs> दोलर तो, दोलर तो म, दोलर ने दोलर ने तो तो मानसो कर हां दादा पुछ था पुछ था, આપડે કરવાના છું પૂજાની વાત ના કરી જાય એ કહે છે કે સારા કામ માં ના ના સારા કામ માં બીજા મળે આવો પૂજો વારવાના પીછા આપડે લખ્યું એક જ લખ્યા છે બઉ પૈસા થયા જા કમાણી ના જાણીના એકસો પંદર પછી હજાર હમ પછી બીજા પાંચ પછી બીજા પાંચ પછી દસ હજાર ગણપતી નું ડેરું બાંધપતિ ગણપતિ ભગવાન એને બઉ ગમે બીજું તું પો ગણપતિ દાદા કે अपने लखीष्ट अधिष्ठी बुद्धि ना पूजा माग, थेट प्रथम એટલે આપડે તો ગણધરો હતા ને તેમાં ગણધર કેવાય શ્રીમ્લ સ્વામી અરે બધા જવાનતા પછી ગણપતિ પડે હા દરેક સારા કામ માં ગણપતિ ને મૂકવા પડે પછી ગમે તે ગમે તે હોય ગમે તે દીધી ત્રણ વર્ષ થી છે બાજુ તાર એ ત્રણ વર્ષ થી સાથે ને સાથે રહ્યા જોયું તારામાં तो सहज री के था है मन सारे पूछो भूली बन गणपति उत्पत्ति कई रीति सूढ़ सुपड़ा जेवा भूली बहन न पूछू गणपति એમનું નાક બઉ મોટું હોય બુદ્ધિ ના અધિષ્ઠા દે ને નાક બઉ મોટું હોય તો એ નાક મોટું છે ખાવા માટે <laughs> <laughs> नानू भाई ने विजय पूछे मंदिर मू शू बाकी रहे નાનું આપવા લોકો ભલે કેતા પણ હું પોઠિયો આપીશ એમ કે ને પાંચ થાય પાંચ શું ચાલ તમે એને દેખાતા આવે એ આવે એ દર વર્ષે 1000 મંદિર માટે આપવાનો છે મંદિર માટે આપાય ઉતાર કે ના કહેવાય છે તો પછી પોઠિયામાં હું હું તો તું બીજી કઈ સારી વસ્તુ બતા પોઠિયા તારું બધું આવી ગયું હું દાદા નો બારું બીજું કોઈ બાંજી જીવિત નહી કરે અરે આ હાથમાં તો દેખ્યો લઈ પોતાના હોય તે કોઈ છોકરી જતી હોય તો એની પર દસ્તી બગાડે ના બગાડે ના હક નું આપડે હક નહિ આપડી સ્ત્રી પહેરેલા ઉપર જે બધે નથી બગાડી નથી ને થાય હજુ થયું નથી એવું થતું જ નથી ઉપાય કરીએ તો હોય છે પણ મેલું થઈ ગયું તો પ્રતિક્રમણ છોકરી જતી હોય તો નમસ્કાર કરીને દાદા યાદ કરી માફી ખોટું થયું ના હોવું જોઈએ ના હોવું જોઈએ અને એમ કરીને આવું ફરી નઈ કરે એમ કરીને તરત દ્રષ્ટિ થતી લેવાની એ પ્રતિકમણ એવું આજે ના થયું તો કે ગમે તાર થોડું મોટું થઈશ કરીશ થાય રાખી મુ સારા છે એટલું તો ખરું ને એમ કે કે રૂમ ખાલી રહે એની કરતા એમ કે દસે બી ભરી મન લંચાયું મીઠ ખાવા સારું એવું કેમ થાય ભૂપો લાગેલી હોય ત્યારે સુગંધ આવે <laughs> પેલા કોઈ વાર ઈંડા ખાતો બધું ના થયું આપડે અને મને આવું કોઈ વાર मन करी जो या, जार। जार। कीसा वराकी ये तो नहीं चाले के, या, नहीं ये तो, तो जानवर मरम फेर शू रहे अरे जानवर गाय ना तो गाय रहे गाय नैंस बकरी ना रहे है કે અમે મોટલ રાખી હતી છોડી નાસ્તી મોટલ ચાલતી નહી હશે કે કોઈ વાટલી ભાઈ ટાગે પણ બીએસઓ નું મન નહી થાય તળસ લાગે ખાઈ તળસ હોય આમ બનાવેલું તૈયાર જમવા માટે તૈયાર થયેલું ચેતન માં વધારે તો લઉં છું જેવું બાકીના બાબા ને ખાય ને તમારા દેશ